આપડે નિરાગ્રહી થઈ તો વિતરાગો નહીં વિતરાગો સરસ વાત અમે અત્યારે દોડો દિવસે ને એમ તો તમે કયો અંધારું થઈ ગયું કઈ તમે જુઓ તો ખરા તપાસ કરી આવો અજવાલું જો ફરી વાર કેટલા કેટલા જણા એમાં પાછું આગળ ચાલો સાચીત ના સમજે એજ સમજે આગ્રહ છૂટી જાય આગ્રહ આગ્રહ એક સમય શુદ્ધ ચિત્તું નથી એક સમય સુધી હા આવું શાસ્ત્ર માં ખોવા જઈએ ક્યાં ચડે આ બધું શાસ્ત્ર છે અમારો કોઈ પણ કોઈ પણ શબ્દ આ પુસ્તકમાં ના આવ્યું નતું જ્ઞાની પુરુષ બાંધ કરાવે છે જગત નતું અડ્યો છું વધતું તને કોઈ અડેવી નથી મારે કઈ જરૂર નથી આ લોકો ચિંતા ઉકળાટ પર વસ્તુ માં થાય છે તારે થાય છે મે આઝાદી ની ભ્રાંતિ વિશારે પાડી દે બધું ઘેર સ્થિર થવાનું નથી બી કોઈ શબ્દ કઈ નવાબ કહેવાના તા જ્ઞાની પુરુષો ઘરી એટલે શું એવું દેખાડે છે એને ચાખ્યું નહી જ્યાં જાગૃતિ વર્તે ત્યાં ઉપયોગ કેવાય પણ એ ઉપયોગ બઉ આત્મા ઉપયોગ રહ્યો પાંચ આજ્ઞા આપી છે એમાં ઉપયોગ રહ્યો એટલે આત્મામાં પેલું આજ્ઞામાં રહે તો જ આત્મા રહેવા છે ને પછી તંગળની એલા આજ્ઞા એજ મોટા મોટા છે આજ્ઞામરયો ને સુલ રિલેટિવ રીલ જો જો કરતો પર તો ચાલે એટલે બસ જાણું કે બ થોડી છેલી દેશા આવી ગઈ ઠીક હૈ તો ઉઠાય કોઈ દર્શન પાંકો કેમ તમે આવું જોઈન ચાલો છો એમાં વાંદરસને ઉઠા લોકો ડાફા મારે દુકાનોમાં ટી ટ્રેડિંગ અપને ફરા ટ્રેડિંગ અપને જુઆ કે ઉસે તમે સાથે બીજા ઉપયોગ વિષય માટે વિષય માટે વિષય નહીપાત વાળો થઈ જાય ને અને પરમ શાંતિ શાંતિ લેરિયર નથી તો આગળ પરમ શાંતિ થઈ નામ પર શાંતિ એક જ એ તો નામ તમારું સંતરે નહી પડી શાંતિનાથ ભગવાનનો મળુ લોકોનું શાંતિ કમ છે આનંદ નથી જોઈતો પણ એ આનંદ શાંત જ હોય ને પરમ આનંદ તો શાંત જ હોય ને અનની શાંતિ એમાં આનંદ નહી કઈ કે છે સુ છે શાંત નાચ કે લગન માં જ રે ભાઈ દાદા સંસ્થાન માં સ્થિર છે સંસ્થાન રહ્યા નથી ને તમે ક્યાં ખોટ જશે પોતાનું એ દ્રષ્ટિ રાખી એ ઉપયોગ છે અને હમાનો શુદ્ધાત્મા બધે જુઓ અને પોતે કરતા ના દેખાય કરતા દેખાય તો આપણને એના પર દ્વેષ થાય બધી રીતે શુદ્ધ ઉપયોગ હોય સંપૂર્ણ ચારિત્ર નું કારણ છે શુદ્ધ પરિણામ આપીએ ત્યાંથી આવી ગયા પછી ભૂલી જાય ત્યારે નવાય ને બીજી પ્રવૃત્તિ માં આ લક્ષ બીજી પત્રો માહુર કરતા હોય હેરતા ચાળતા હોય ઉપદેશ દેશ ના આવતા હશે પ્રવૃતિ નો સમજાવો સમજ્યા નથી સમજાવો હું કરું છું તે પરિ હમણે મારું બગાડ્યું એમ કે માનવ એનું પરિણામ જ્ઞાન આપીએ ત્યારથી પરિણામ ને પોતાનું પરિણામ માનતો જ નથી જ્ઞાન આક્રમ વિજ્ઞાન છે ને એટલે પરિણતિ બદલાતી નથી પરિણિત બદલાય એટલે કાચું પડી જાય આ સમકિર્તિવ્યવહારમાં છે તે આમાં સમજી સ્વપરિતિ રહે અને પછી પરિણિત થોડો વખત સ્વપરિણિત આવે એટલે સ્વપરણી પરિણામ ભેદ પાડેલા તે સમકીતિ બહુ જૂજ સ્વપરિતિમાં હોય નહીં તો આખો દાડો પરિ સમય તો જેટલો વખત આત્મા ભેદ પડે શબ્દ થી કેવું શબ્દ ની પ્રતિવાનું એને સર્વાંશે ના રહેશે સ્વપરિણામ પરિણામ હોય છે મોક્ષે જતા પેહલા પંદર વીસ વર્ષ ના હોય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 વ્યવસ્થિત કરતા કોઈ થાય નહીં પરિણામ આપડે માનવું કે હું કરું છું એમનો આરોપ કરવો શું કહ્યું પર દ્રવ્ય નો પરિણામ છેવ્ય માનવું પરિણતિ માટી વાળું જોતું હોય માટી વાળું માટી વાર કઈક થશે આ બગડવાનું શું રહે બગડી તો ગયેલું જ છે અને એ જાણે પરિણતી જ્ઞાનીઓ વખત થી આવી ચાલુ તે લોકો પરિણી થાય મીથા મીચા તો થઈ જાય મીઠ્યા થી જાય મિથને તો મને મિથ્યા તો ઢગલો થઈ ગયો મીથા તો